સારા ખબર પડે દુઃખ ચિંતા નથી એ એક જાયું થાય તો હારું પણ પેલું બગડી જાય ધ્યાન દે ને લખાયું કરવું પડે ને સાચી લખાય અને બાર પરીક્ષા બીજવાલ કાચી કબાઈ શાણા હતા કપાઈ કરે છે આવ્યું શું હોય આપણે લેવા જાય ને આપડે વધુ ના આપણે સનાતન સુધી જવું જોઈએ સનાતન સુધી ક્યાં આમાં શું સુખ સનાતન સુખ દાદા પાસે છે ત્યાં ત્યાં બે શીખવા મળીએ તો સનાતન સુરું જેના ઘણા જે માલ હોય એ આપેલાદી સનાતન ભૂત વાળા સનાતન ભૂત કસાઈ થઈ ગયા હોય ત્યાં સનાતન ભૂત થાય કસાઈ મુક્ત થયું મહા સ્વાદ એને ગમતો પૈસા ના સ્વાદ એને ગમતો નથી એના આગળ ત્યાં જીતું એમને તેના વખત બહુ જ ગમે બઉ ગમે પાસે જાય છે ખોઈ જાય એવું છે આપડા લક્ષ્મણ કયા હેતુ વાપરવા માટે આપડે હેતુ એવો નથી હેતુ માટે એવું હેતુ એ તો અહી કપાળ લાગે છે આપણા જેવા સંતો ની કૃપા થાય એ વાત માગવાન મને નથી કપા કરી સમાજ પણ તમે જે જે માગો એ બધી ઈચ્છા પૂરી કરી જ ઈશ્વર નીચા છે બીજી કોઈ ઈચ્છા નથી બીજી કોઈ એક જ ઈશ્વર દર્શન ઈચ્છા છે કાલે કરી આત્મા છે આત્મા એક જ છે ખરેખર તો આત્મા છે સાચી વસ્તુ તો આત્મા એક જ છે આત્મા તો એટલે આત્મા ને હોય તો આત્મા થવું પડે પણ જો આત્મા થઈ ને આત્મા બોલે એટલે કલ્યાણ આત્મા થઈ સમક દર્શન હોય ફક્ત આત્મા નહીં કસાય નહિ આત્મા અમૃત ગાયો પડે અસર ના થાય એવું આત્મા રૂપ થઈ ગયું થાય બાકી વસ્તુ એ છે બાકી વસ્તુ એ છે કરવાનું એ કોઈ મુદ્દ પુરુષ હોય તો કરી આપે બંધાયલો બંધાયેલો બંધાવડા આવે ચૂટેલો છોડાવડા આવે કોઈ ચૂટેલો છોડાવે ને આચી વાત છે આખા જગત નો કદાય ની પોષણા થઈ રહી છે કસાય ની પોષણા થઈ રહી છે આ જોવાની બધી કસાય ની છે ના જો કસાઈ ની ભોજના જેમ ભગવતે મોડાયા તમે સંસ્કાર પેલા સંસ્કાર અધૂરા છે સંસ્કાર પેલા કહ્યું સંસ્કાર અધૂરા છે આત્મા એવું કહી રહ્યો છે કે તારા સંસ્કાર અધુરા છે એટલે હજુ વાર લાગશે મને એમ થાય છે કે આ જન્મ માં મારી ઈચ્છા પૂરી થશે કે કેમ કેમ ના સાહેબ થયા સંસ્કાર કે જ્ઞાની ગુરુ ભેગા કરવાના જાય દાદરા આગળ આવ્યો ના ભેગો થવા બઉ જબરજસ્તી કરીએ ભેગું થવા માટે ના ભેગો એ પુણે હોય ને ક્યાંથી ક્યાં નાની કૃષ્ણ દર્શન કરવાના દર્શન કરવા બરોબર હોય મુક્ત પુરુષ ના મુક્ત પુરુષ ના બંધારામ થાય તે દેખાય એ સમજ નથી ભગવાન એ મોટી વાત એવી સમજ જ નથી ને ભગવાન એ જ મોટી વાત છે આપતો જ્ઞાની છો સર્વજ્ઞો આપતો બધું સમજી શકો ભગવાન ના દોષ નથી ને કોઈ ના દોષ નથી વિજય હાથમાં કહેવાય અને હિન્દુસ્તાન ના ધર્મ વાળા બધા કટા હાથમાં કેવાય ગયા કથા એમાં નિરંતર કથા એમાં અને મુક્ત પુરુષ સાથે સનાતનાત્મા સાથે સ્વભાવી માયા ખે મા માયા જમશે કે નઈ ગમે એ બધી એની લીલા છે પ્રભુ મારે તો બિલકુલ એની રાખ દ રાગદેશ તું જાણી દઉં આવું થયું શું તું જાણનાર છું વસ્તુ સુધી છે રાગદેશ ના થાય અને નવી ત્રા મા राधे सैलो तो तो थे आप जाणता था तो तयां थी उमाते द्रुप पर केबी पटेल ने जाई अंबार काने अंदर कउन वाक्य दादा के, दा दा। के कसाय हो क्या संदेह दर्शन हो पर आत्मा ना हो एकवे रीति तो एक मार्ग में कथे संदेह न भेलु हो प्रमिक मार्ग माने हम कसाय एक जगह કસાઈ હોય તો આગળ ઉપસમ થતા એકદમ થઈ નાખ્યું તો ઘટતા જાય બંધ થતા જાય બંધ જાય નિર્મળ ના થઈ જાય નિર્મૂળ તો થાય જ નહીં નિર્મલ નિર્મલ થાય થયા કે નામ મોડું દિવેલ દીધેલા જેવું રહે મારા લો એ દમ કસાય કસાય છે જીવે છે તમારી કસાય કચાઈ હાજ જાણેલું છે ને लोग कहते जाने बेत जाने बिल्कुल देखाय ब्लास्तिकता नहीं भ्रांति समझात नहीं બધું જાણે વાસ્તવિકતા મને કઈક નથી તમે પૂછતો હોય આ વાસ્તવિક ખરું નઈ ત્યાં પૂછે પૂર્વ પક્ષી માં દેખાય છે અને આ પૂર્વ પક્ષી માં નથી આ ભ્રાંતિ વાળા ને ઉત્સવ દેખાય છે બીજા ને ક્રાંતિ વાળા આઠમ તો દેખાય છે અને જાપાન પૂર્વ હોય એ બરાબર છે કે આપડી પશ્ચિમ હોય એ પૂર્વ પણ હોય હા એટલે ભ્રાંતિ છે सत्य होता स्वतंत्र भगवान जन वास्तविक सत्य को ग्रांति सत्य आप कोने कहो આપડે આપડા માને છે બધું આ પુસ્તકો પુસ્તકો બધું ભ્રાંતિ સત્ય છે ઇગવાઈ જમ છે ત્યાં સુધી ભ્રાંતિ સત્ય હોય એ જ્યાં સુધી ઇગવાઈ છે ત્યાં સુધી ભ્રાંતિ સત્ય હોય વાસ્તવિકતા માં હોય ને એકતા વાસ્તવિક કોને કહેવાય करो छो शू कर घर नु के कोई बार नु काम करिए ના જાય તો આપડે કેમ આજ નહિ હા એ શું કેવા માંગે છે તબિયત જાય છે તો આજ ઓફિસ તમે જ નથી બધી સંજોગો બધા ભેગા થાય ત્યારે કાર્ય થાય એનો અર્થ જ એકલો જ કરનાર તારે થાય એ વાસ્તવિકતા કેવાય તો વાસ્તવિકતા કેવાય વાસ્તવિકતા અને આ તમારું માથું થશે હલવાન જાય છે આ વર્લ્ડ માં કોઈ માણસ જન્મ્યો નથી જેને સંદાસવાની શક્તિ હોય છે એ તો નિત્યક્રમ છે એમાં શું એ તો નિત્યક્રમ છે એમાં શું આ પણ શક્તિ ના હોય પોતાની આ તો લોકો હું આમ કરી ને તેમ કરી આવી સંદાસ જન શક્તિ શું કરવાનું तो प्रक्रिया हार अभी मजा हो नई सकता है समय शु करना નથી ભગવાન કરતો નથી તમે કરતા ભગવાન નો સંકેત તો કરો જ ને ભગવાન નો સંકેત તો કરો ને ભગવાન બીજાની પર કૃપા નથી એવું થઈ ગયું જેવું હશે ને શ્રદ્ધા જેવું શ્રદ્ધા જો કઈક હશે ને શ્રદ્ધા જેવું કઈક હશે ને શ્રદ્ધા રાઈટ બિલુપ કોને કેવાય રાતા પરિપ કેવાયવિકતા કેવાય કે ઓળખી ને શ્રદ્ધા હોય ત્યારે રાઈટ બિલીપ ઈશ્વર ને ગમે તે માની રહે આ બધી વાહન બધી ભોગ ના થયા પણ માની રહે तो मना तो नहीं जयंती भाई जयंती राइटर जयंती भाई छो जयंती भी खरेखर તો બરાબર જ છે ને શું કે જયંતિભાઈ અવજણ ના પડી એમને કદી અવજણ ના પડી સાચા માર્ગદર્શન ઉજલ ગામ માં ઉજલ ગામ માં હેલ્પ જ્ઞાની ના સંતો કેવાય જ્ઞાની નાય જ્ઞાની તો ક્યારે કેવાય ધોલ મારીએ અને આપણા આશીર્વાદ આપી આપ પણ એમાં એક જ છો ને એ તમારી ગણતરી હું બાર નો છું જ નહીં વસ્તુ બસ વાત સમજવા જેવી છે આ તો તમને કઈ જાતના ના રહે મારું નામ આવું આપ્યું નામ તો લોકોએ આપ્યું પણ તમારે જાણવું જોઈએ કે આ શરીર નામ આપ્યું છે તમારું નામ નહી તમારું નામ નહીં હુ આર યુન પોતાની જાત ને રીતે ઓળખાય ને કે ઈશ્વર એક સંકેત છે પોતાની જાત ને એવી રીતે ઓળખાય ને પ્રસાદી છે ભ્રાંતિ આ નો આ કાદવ ને આ નો આ કીડા પૂજા કરે સંતો બનતો વૃદ્ધા કાદવ માં શું કરે એ તો જરા ઢોલ મારી ને તારે ખબર પડે સંતુ હા એવું છે નાના ઢોકડા માટે માસ્ટરો છે એવું સંતો એ માસ્ટરો છે એ કાયદા ને થાય સંતો સાચું માર્ગદર્શન આપે છે સારું લાગે છે એમના દેશ એમના સંતોષ થાય છે તે બધું શું સંતો સાચું માર્ગદર્શન આપે છે સારું લાગે છે આશીર્વાદ છેલ્લા માર્ગદર્શક એટલે છેલ્લા ધોરણ ના ઉપરી પેલા ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ ઉપરી છે અને તે હિસાબે તરીકા अब करी लागा हो जाए। ये होते पर ये रड़ी हरी ना हल पेट शास्त्र दाखला भी है आप कहो जेवा नर्जी आप कहो एवं शास्त्र म दाखला से આપણે જે કહ્યું એ ટાઈપ ના દાખલા ઈશ્વર નો ઈશ્વર નો શબ્દ કેવી રીતે વધારે દ્રઢ થાય પણ ઈશ્વર તો ઓળખો પણ શ્રદ્ધા પાણી પણ મૂકો છો શ્રદ્ધા ઓળખ્યા શિવાય હું પણ કોઈ બાપો નથી ખાલી આકાશ અંધારા ઈશ્વર કઈ શક્તિ તો છે ને પણ શક્તિ તમે જ છો એ તમે પણ બાર કુ ફળ બરાબર આપણા માં પણ પર પણ વિશ્વાસ થવો જોઈએ ને પોતાની જાત પર પણ પોતાની જાત પર વિશ્વાસ તો હોવો જોઈએ ને વિશ્વાસ વિશ્વાસ હોય અંધારા ને ગમે તકલાસીત કરો તો એ અઘાર હોય નઈ એ તો વાસ્તવિકતા માં આવો એટલે આ અક્રમ પૂછ્યું ને કે એટલે વાસ્તવિકતા એ આપો આપો મેન્સન ના કેવાય કેવું પડે અને આમે દુનિયા ને દીવાના દેખાય દીવાના કેવાય પણ એટલે જેમથી સમજવી પડશે કેવું નથી નામ પર પોતે ગુનો છે જાત પર રહેવું છે મેટિક રીતે જેમ ડ્રામા પર બોલે પણ સાહેબ નથી એ જ બોલી શકાય આપડે તો બોલો છો ને તમે તમારું નામ પણ ડ્રામેટિક બોલે એક તો આ દુનિયા દુનિયા કોઈ બનાવી છે ખરી એવું લાગે નો છે મોટો છે આ લોકો ઈશ્વર ઓછા નહીં ભય ના લોકો સાયન્ટિસ્ટર ગયા હતા કે અમારે પ્રાય છે ના ના ભાંતિ લોકો ઈશ્વર ને બોલતા નહીં અને ઈશ્વર નો સ્વાદતા નથી પણ ભ્રાંતિ ગામ ભ્રાંતિ લોકો ને સમજાવવા માટે છે બાળકો ને સમજાવવા માટે બાળક નું હોય છે ને બાળ મંદિર હોય છે બાળ મંદિર છે આટલું ડિફિકલ્ટ આટલું વ્યવસ્થિત જવાબ આટલું ડિફિકલ્ટ આટલી વ્યવસ્થિત દુનિયા બને ઉગે છે હવા પાણી બધું છે ભલે ઈશ્વર ના કહીએ પણ કોઈક અલૌકિક શક્તિ હશે ના ભાઈ એવું એ ગપા ભાવ એને જાણું છે હું ઇઝ ધી ક્રિએટર સાહિત્ય છે ને કહ્યું મલે કે જમર કાઈ છે એટલે એકદમ આદમાં આની છે કાઈ છે કયો તો નોઈ કેતા બોર્ડ ઈ પ્રેટ એ સરકભાઈ ક્રિસ્ટિયન 2.5 બાય ઇન્ડિયન 2.5 બાય મિસ્ટેમ 2.0 બાય 6 લાસ્ટિક બાય સાની હે 3.5 થી બરાબર ઠીક દેવાલ દેતી પરાલ ઇસેલ પર વાતચીત કરવામાં વધુ ને ભેગા થયા એના કારણે તમે તમે દાદાજી ને મળ્યો હું ગયો એના અરે તમે તો કોણ જનાર ને આવનારા તમારા આત્મ સંધાસ કરવાની શક્તિ નથી તો પછી આ તમે આયા કેવી રીતે એ સાયન્ટિફિક સરકમ તો આવી તમને સંજોગો એ ભેગા કરીને તમે લાવ્યા પણ લાવ્યું છે વાત કરી રહ્યા છે ટાઈમ કાર કેવાયું નઈ આ કાર અને આ સ્ટેજ કેવા જ્યાં બેઠા છે આ કાર લગભગ હોય સંજોગો કેવા થાય તમે મને ભેગા સાંભળ્યું સંજોગો ભેગા કરીને તમે તે વિચારો મા વિજ્ઞાન સાથે આવું નથી આ લોકો આ તો બધો નાના ભાઈ પણ આમ તો અંધાર બાળ મંદિર માં કાયમ બાળ મંદિર એવું છે કોને કહેવાય રંગ બિલીફ જો તમે સમજાવ હા ભાઈ જો હું જયંતિ રહી છું ઇઝ ધી ફર્સ્ટ બિલીફ તમે જે છો તમે જે એ તમારી જાતે શ્રદ્ધા નથી તમે કોણ જાણતા નથી માથવાથી રંગલી હું એન્જિનિયર છું કોન્ટ્રાક્ટર છું ઓફિસર છું બધી વાસ્તવિકતા સાચું ના કહેવાય કેવાય मतलब 100% मैं कई समझा दूं नहीं ईज समझाए पर जहां जहां वास्तविकताज नहीं क्यारा। क्यारा। तो वास्तविक ही समझाए थे मतलब 100% अरे सहा संबंध क्यों को सहा संबंध सु केवाय सहाजरा संबंध से ये सु केवाय है आजरा संबंध से तो जन से जोनो काको जोनो मामो जो ये सु केवाय पति पत्नी केरा संबंध सु केवाय संबंध की कल्पना हो છોકરો પોતાનો હોય શકે નઈ આ દેહ મનુષ્ય કોઈ છોકરો હોય શકે જો દેહ જ પોતાનો ના થાય દેહ નો છોકરો છોકરો શું થાય છે અને છોકરો જો પોતાનો થતો હોય તો કલાક અને આવડે આવડે ટકા કેટલા વાત પોતાનું છે સભાનતા હું શું ગો થાય છે બાલ મંદિર ના શિક્ષકો જેવા છે તો પછી સત્સંગ કોની સાથે કરવો પણ જે તમારે સવારું ગધું હોય તમે બાળ મંદિર બાળ મંદિર ના જો તમારા સંતો જોયું તમારે રહેવું જોઈએ તમે જો જ્ઞાન મંદિર ના સંત ની વાત તમને ગમે જ નઈ તો સંતો શું કરે ખરાબ છોડાવડા આ ફાળામાંથી આ ખાડા માં ના કહે પણ સાચું માર્ગદર્શન હંમેશા સંતો સાચ માર્ગદર્શન મળે એવી આશા રખાય છે સારી વાત છે તો શું સારી વાત છે ને આ કોઈ ખોટવું નથી તમારે જ્ઞાન મંદિર તમારે આક્રમ જાણવું હોય સ્વતંત્ર હોય તો ખોટું છે એ તો સારી છે તો તમે કહ્યું અક્રમુ છે અક્રમ કોને કહેવાય શું છે એમને એ જ ચાવું છે કે અક્રમ અક્રમ નો અર્થ શું છે અક્રમ વ્યવસ્થિત બનાવે છે ભગવાન ના પણ ભગવાન થી એ સ્વતંત્ર કોણ એવું ભગવાન ની બે કલાક પૂજા કરવાથી પાંચ ભગવાન ને બે કલાક પૂજા કરવા થી માન્ય છે એવું નઈ શ્રદ્ધા હોવી જોઈએ રૂબરૂ વાતચીત કરે છે શ્રદ્ધા બધા નાના બાળકોને આવ્યા કાલા રમકડો રમે રમકડા રમે પોતાની જાત ને એક રમકડું ભાગી જ છે એટલે જાણવાની ઈચ્છા સ્વતંત્ર બનાવે આવું સ્વતંત્ર સ્વતંત્ર બનાવતી કેવી રીતે ભગવાન તમારી જોડે વાત જ નિરંતર વાતો તમને દેખાડીએ તો તમે શું લીધે છે એના કરતા તમે તો કરીએ છીએ કારણ કે પોતાની શક્તિ હોય ને આ કિચારા કઈ થી ફઈ ગયેલા જીવો ભગવાન પણ આપ્યું આ કર્યું શક્તિ ભાઈ કઈ કાર્ય કરવા માટે શું થશે અને જો કરવું હોય તો બતાડ થાય સત્ય સત્ય કેમ કે ગજવું કપાયું કે તમારા કર્યું ગપતું નથી ગજુ કપાયું આ બધા બેઠા તો તમારા નંબર ક્યાંથી લાગ્યો નંબર એને એમ નથી કારણ કોઈ ચોરી થઈ કેવી રિસ્પોન્સિબલ જેનું કહ્યું કે સાતવ્ય કઈ નથી કપાય છે ચોરી થાય છે આ બધા તોય રહેતું નથી ચોરી થાય છે કીધું કપાય જ છે તો સ્વસ્થું દુઃખ નહી લગાડવું એમ દુઃખ નહી લગાવ્યું એમ નહી શું કાયદા થી કપાયું આ સાચી છે કપેલું ખોટું છે શું કાયદા થી કપેલું તમે ચોરી કરનાર ખોટી ઈચ્છા થઈ વર્લ્ડ માં આ વર્લ્ડ માં કોઈ ધંધા છે કે ચોરી શું કરો એનું શું કજવું છે આની પાસે ભગવાન નથી કરેલા હતા એની પાસે બધા ફોડી